ત્યાગ કરી અહંકાર અહંકાર વધનો આપીએ કોઈ બરોબર એનો અંદર પણ નહી જવું જોઈએ દાદા બેન ગઈ છે કોઈને આપીએ તો આપડે કોઈને કહેવાનું નહીં એમ એવું શું કઈ આપીએ આપડે કોઈને એટલે કોઈ એમ શું એવું એવું મનમાં આપડે આપનાર આપણે આપીએ એટલે ખુલ્સ આનંદ થાય છે આપ્યું આનંદ થાય કોઈ પણ વસ્તુ બિચારો કરું કયા નહી વર્ગન થી છૂટું આપડે કરગાણ વર્ગી હોય ભૂત નું તો છૂટું પડે છૂટું પડે વરગડ વર્ગ નજર કયા છે મારું છે હું પોતે તું કેવું બોતે વરગણ છે એટલે આપડે ફૂટવું છે અને વરગણ માની પ્રયામ ના થાય અને દે છે એના આવે છૂટવાનું છે નિકાલ કરવાનો સમજાયું ને પછી થઈ ગયું શું કાર્યુ સેવન કરી જ દે પોતાને કરવાના કાર્ય આપણા ઘરમાં બેટરી એવો હોય તો આપડા મનોરામ થાય આપણે આવું કેમ થાય છે એવું નહી કેવાનું શું કાણ છે કાર્ય કેવાય મને વિચાર્યું છે એનું શું કાણ છે માની લઉં બધા થઈ સમજાય છે ને બીજા ભાઈ બીજા પણ ટોરન્ટો માં કોઈ બહેન છે માત્ર આ પ્રશ્નો લાવી છે ટોરન્ટો માં કોઈ છે ગીતા કરી પંજાબી છે અને કેરળા છે તો માત્ર પ્રશ્ન લઈ લાવી છે જેવું પરિણામ હોય પણ બોલજો હવે શું કહીએ છીએ ના બોલાય એ વાત છે બોલાય તો બોલજો અને આખો તારે બોલે ચાલુ પછી પોતા છે ના એ પુત્ર પુત્ર આજ્ઞા પ્રમાણે બીજા સુધાર્થ માં જુઓ હું જુદાત્મા છું બીજા સુધાર્થ માં જુઓ આપડે જોતી ખરાબ ના લાગે આમ કાલે ખરાબ લાગે એ ખંભાવ નિકાલ એને કેવું ચાલો દાદા પણ પાર્ટી આજ્ઞા પાડવા માટે સાચો મોટા છે આજ્ઞા કરીએ તે પણ કરો કારણ કે એ છે કે તમને બચાવનારું છે અમે જે જ્ઞાન આપ્યું છે જ્ઞાન માં રહેવા માટે બીજું કોઈ સાધર નહીં બચાવવાનું ત્યાં તમારા માટે પ્રોટેક્શન વાડ છે પછી એકવીસ માં જયમાં કેટલા છે ત્રીસ તારીખે બે હજાર બેન એવું નહી તમને કમ માલિકી લઈ ગયા સમજ બેન બીજો પ્રશ્ન નથી આપના પગ નહી આત્મા બુદ્ધિ અત્યારે ભાગ નથી એ આત્માનો એક ભાગ જુદો પડી જાય છે જ્ઞાન આપીએ છીએ એટલે આત્મા કંઈ કરે નહીં પૂછો ભાગ જુદો રહી અને કામ કરે પૂજલ શું કરે આત્મા પ્રજ્ઞા શું કરે નિરંતર બોક્ લઈ જવા માટે આજ્ઞા એટલે બુદ્ધિ શું કરે એ સંસારમાં જ રહેવા માટે પ્રોફિટ દેખાયા કરે સમજો જણ ની ભાવના કોણ કરે છે જગત કલ્યાણ ની ભાવના આત્મા ના કરે જ્ઞાની પુરુષ એટલે તેથી ચાર ડિગ્રી ઓછી છે ને કારણ કે કલ્યાણ ની જગત કલ્યાણ ની ભાવના કરો ને સમજાયું બધું એમ સમજાયું અજ્ઞાશક્તિ મૂળ આત્મા શક્તિ થાય છે એક આત્મા ના સ્વ છે ના એ સાયન્ટિફિકલી ઉત્પન્ન થાય છે અને બે દબાણ કેવી રીતે થાય છે આ સંજોગો ભેગા થઈ જાય બુદ્ધિ અમને લઈ આવી બુદ્ધિ નથી બુદ્ધિ ને પ્રજ્ઞા માં જુનો સવાર નથી બુદ્ધિ ને બુ અજ્ઞા છે આત્મો આપે આપણી લખી દઉં પુત્ર ની જુદી જુદી શક્તિઓ આત્મા ને આકર્ષણ કરે છે અને આત્મા પુત્રની શક્તિ જાણવા નીકળ્યો આ શું ધ્યાન કહી શકતી છું ચાલો આખમું ભૂતગલ ની ધક્કા થઈ સુધાર કરતા ભૂતગલ ને ધક્કા જ નહી થયા બે ભેગા થવા જ થઈ ગયા ધક્કો કોઈ નો વાગે નહી મારી જગા બે ભેગા થયા ઉભા થઈ જાય પછી બે ભૂગા પાડી ને કેટલો ઉદાસ ના થયો અને એટલે એવરીડે યે વીડિયો સુખામી નોર્મલ વીડિયો તો આ છે એટલે ઇસ જેવો છે બસ શટ તો અમે લઈ લઈશું આ તો એ કોન્ટ્રોલ છે ઓય આ બધું એવું છે નહીં આપડે તો એમ કઈ અધિકાર છે બધા બચ્ચે બધું કરો ભોવાણા ફો બધા આપણે એમાં કંઈક નવડી વાળા છે પણ અહીં તે ઉપાય કરવો આપડે તેને આશા છે થોડી દાદા ની આવ્યા દાદા ની ચરણ બીજી સરસ છે બી બરાબર તમને તો ના પા આપડા કેસી ભાઈ ખરા ને કેસી ભાઈ તો ન્યુ જર્સી હેમા બેન હતા જુના ઘરે બે અંદર રમેશભાઈ નો કાગળ આવ્યો મંદિર જમીન માટે તો ખેતી ભાઈ એટલા આનંદ માં આવી ગયા તો કઈ બોલો બોલો કઈ પૈસા તો હસુભાઈ ને ગુલાબભાઈ ને લલિતભાઈ અઢી અઢી હજાર બોલ્યા તો ખેતી ભાઈ અઢી હજાર ડોલર જિંદગી બાદ જોયેલા ને આમદા એટલે બહુ ખુશ થઈ ગયા મને કઈ વસુભાઈ તમે બોલો બઉ ખેતી તમે વાણ્યા છે આ પટેલ તમે ચડાવી ના દે શકો હું આકરો નથી કહેવાનો ભાઈ બોલું ગેઠવાય નહીં ધારણા ભાઈ બોલું ને બરાબર આપણે આપો છું આવતા ઘણા આપી દઉં ઘણા જવાનું આવવા દો આટલું આવવા તારી થઈ છે આપવા જવું બરાબર છે દાદા જયારે તમારી કળા અમારે શીખવાની પણ શીખાતી નથી ઘરે ગયેલા હજુ ઘરમાં ઘરું છે કચેરી કચર તમારું કેવહ ના ભાઈઓને બોલાયા ભાઈઓ ફાધર શું કે છે દાદા એવું કંઈક જ્ઞાન કરો કે છોકરાઓ નહીં ઠંડા હોવાનું ભરાવા ગયા બધા એ નિવાદ લાગ્યા મારી નહીં પણ હશે એનું જ્ઞાન હતી ને પછી થઈ જાય ને પછી લાગે પછી એ અત્યારે હજી એકતા ગામના લોકો કેટલા માટે કે છે આવો ધંધાયો સમજા કરેલો પાછી માધવાનો કાઢો હોય આપવાની વાત માનતો આપડો ભાવ ઈચ્છા હોય ખબર પડે હા ભાઈ આર્થિક પછી આર મળે એવું છે આગલા પાછળ ખોઈ જાય એ વાંચી નથી કોતો કરે એટલે અંદર કુટિયા કરે ને જન બોલાય છે કે જાગર એટલે કોણે બોલ્યા કરે નિદાન એ જાગર બોલાવતા જરો દે ને ઉજાગર ની ના કે જાગર આ બોટરોની કાજે બોટરો તો આનંદ આનંદથી એમાં હોઉં દાદા નાદાને ખુપા ઉતરે નહી આનંદ એક ખુપા ઉતરે હોય બધા લાડુ મૂકેલ ખાઈ જાય નથી ખાવ ખાઈ જાય લોકો માં ટીકા થાય મારી કોઈ ટીકા ના કરે જાવ દાદા કેવાંજલી એક વખત એ થઈ જાય ઘોચડી જે હોય ઘૂંટડી હોય એ થઈ જાય જે કહીએમાર કરે પહોચી શકશે એ જોવા ચક્કર આક કઈ મને ફાર થાય મારો બધું પોતાની ન્યાય બધું કાઢવા માંગુ નહી ને કહ્યો ના મારો हेलो ये कागज है मेरे के लिए दोनी को भी निकालें भेजो समझाते दे पूरी परकोने में वाले ने दाता परको इमारत दाता परको इमारत हां वो को भी મારે તબિયત ભરતું કહીએ તો હું કાઢ હું છૂટવા ના કરું અભ એટલે મેરે પોતે રાજી ખુશી થાય કુદરતી હોય છે ને હાજર એનું કોઈ મારું એનું નથી મળે આજથી પ્રગતિ વિષય ની કેમ છી ની કેમ થી કઈ રીતે પ્રગતિ ના થા એનું શું કારણ પ્રગતિ ના થા એનું શું કારણ પોતાને ભાયેલામાં ગ્રહણ આ કરે મરા આ કેમ રહી છે આ કેમ આ દેમસ બીજો લઈ ગયો તો મુશ્કેલ ક્યાં કરે મેં તો પહેલા મીલ લેતા મેં કર્યું આ બધી રમાડ જવાનું થાય આપડે સમજયા સુધી જાય તમારી સમજૂતી બાર ની વસ્તુ આવે લોકોના એરિયા ના જાય દરેક શબ્દ નો પરમાટ સુધી ના અર્થ ની વાત હોય તમારી પાસે ના એટલે તારે મૌલિક કહું ને આપનું એટલે જ્ઞાની ના મૌલિક કેવાય પરમાર અને એ પાછું બીજે ક્યાંય ના હોય એવા અર્થ બીજે ના મળે એવું તમારી વાત થોડા જાગૃત બરાબર અને એમને આપવા ના થાય આવું અને બીજો મતલબ કે જેટલા માણસ ના ના ખાલી હોય ને તો એટલે કા કરો એનો બધો હાથ ચોખ્ખું નથી અમારા હાથમાં મોટો લેસન અમે શીખ્યા છે ખોટો બગાડ થવું ન જોઈએ કે દાદા વન પેન્ટ ઓફ વન પેની નો બચાવ કરે છે આપડથી ડોલો કેમ બગાડાયે પગાર એ બીજા કામ ના કરે બરાબર મોઘું કરીએ સગા બગાડ કરીએ મે થોડી આપણે એને ઝેરા અંગે કાઢી આરામ થઈ ગયો નહી થયું છે અમે ત્યાં જ કોઈ દુઃખ થાય તો હમણાં સહન થશે ના અમારો કાળજે ગાળા અમે દુઃખ થયું તમને રાતે મનમાં વિચાર તમને ના હતો અમે શું કહીએ અમને દુઃખ તાકાત તમારું જતું ગોઠવી કરજો બધું શનિવારે કાચું છે સારામાં રામ મોહન હતો અને કલેક્ટર જુદો નહીં કલેક્ટર ક્લાર્ક ને જગ્યાએ હલો હલો આખરે આત્મા ના ગુરુપુર અને પછી ને હંઝેર વારો એ શું કેમ જાય એમ કેવાય કે બધાને અનસન મોબાઈલ જોયા પોલીસ કહેવાય ને બરાબર હું રસ્તો ના જોવાનું હા હું તો મને નેજલ પાડો એટલે હું મારી મારી ખબર બહાર ગયા હોય ને આપડે આપડે ગમે તેને ગરીબ કરું પછી સાંધે નથી ન ને વડીયા ખરાત્રી કોમળ હાથ તારીખ આપડે હા છે હા જવાબ આવડે પણ કોઈ ની મદદ એ ના લેવી બહુ થોડીક મદદ લે લેવી પડે તો બઉ થોડી મદદ લે અને મારા પર ભી એટલી બધી ખુશ રહે હું નીચે જમવા જાઉં ને બં લાગે એને એમ લાગે બસાદ ની ઘણી વાર જરૂર ના પડે એવું થાય હા દાદાભાઈ જોમતા છે દીકરી જાય નીકળી ના નીકળે તો પૂરી સમજો ના નીકળે તો પુરી થાય બી ઉડી જાય મિડક લાગી જાય કમી માં મોટી ચાશપટી અને આપડે ચરણ ને બધું ધોવાનું એ બધું અહિયાં હોલ માં રાખીશું કે મંડપ માં પણ અહિયાં જ રાખશું કે જેથી તમે બેડરૂમ અને તે હો બેઠું બધું બધું બધું હા અને મોટો સોગાટ બનાવી હા અને કરો નું એટલા હા પેલા મટપ એટલે શું કે આપડે દાદા બધા અહિયાં નહીં યાદ એટલે દોડા દોડી ખાઈને આનંદ સરસ રહી બધું અહિયાં ગયું તો ગરબા ચાલશે આજે તપાસ ને સોપ્યું છે ફોન કરવાનું દલુભાઈ દલુભાઈ ને ફોન કરવાનું કેવું છે બેઝા જગ્યા એટલે મારે વાત કરવી છે પંકોજ રે